खदाम अनुपम सार लोल। बजता फंद करे लोल। प्रगट नाम मेरे लोल जै ने शेष सहस्र मुख गाय निगम रे लोल वर्णव सुंदर रूप अनूप जुगल चरणे नीरे लोल શિક પ્રેમ સખી ના તારો જ સુંદર ભાલ તિલ કરોડા કરે લો તારા વા કરણ મનડા વા તારી ભ્રકુટીને બાણી શ્યામ કળજ મારા प्रेम सखीनाथ मरा चोरी आ रे लो वाला तारा वाम कर्ण मा तिल ति मनडा मन आपने गत प्रवचन में सांभियो आज हम वाला तारी भ्रकृति ने बा श्या्या्या्या्या्या्या्या्या्याम काकृति एट्ले शू तो खबर है कोने भ्रकृति कहवा आँख आज छाजली है वाली आकृति कहवाकृति नो मध्य भाग कह भ्रकृति भगवानी प्रकृति चार रस ने प्रकट करे वीर रस रौद्ररस भयानक रस अ श्रृंगार रस <coughs> रस एट वीर रस मकृति डाबे जमणे बने बाजु खेचाय रीते आम तणाई એ વીર રસ છે યોદ્ધો જ્યારે વીરરસમાં આવે ત્યારે એની બ્રકૂટી ડાબે જમણે આમ ખેંચાઈ જાય આંખો ખુલ્લી થઈ જાય ભ્રકૃતિ ડાબે જમણે ખેંચાય રબરને આપણે ખેંચીએ એવી રીતે એ વીરસ છે રૌદ્ર રસમાં ભ્રકૃતિ નાકની ઉપર જે છે ભાગ વચ્ચે ભ્રકૃતિની વચ્ચે ત્યાં થોડી ભ્રકૃતિ ભેળી થાય અને ડાબે અથવા જમણે એક બાજુ સહેજ તીરછી થાય વાંકી થાય આ રૌદ્ર રસ છે રૌદ્ર રસ નું પ્રતિક છે ઉદ્દીપક છે ભયાનક રસ માં મધ્ય ભાગમાં સંકોચાય ભેગી થઈ જાય અને આ છેડા બે પક્ષી પાંખ ખોલે એમ ખુલે આ રોદ્ર રસ છે અને શૃંગાર રસ એટલે પ્રેમ રસ એમાં પ્રકૃતિ વચ્ચેના ભાગમાં અથવા તો ડાબે જમણે ભ્રકૃતિના છેડા એનાથી ઈશારા થાય એ શ્રંગાર રસ ઉદ્દીપક છે આપણે આમ કોઈને કંઈ બોલ્યા વગર એમ ખાલી પૂછવું હોય કેમ છો તો આપણે એમ નથી કહેતા એ શ્રંગાર રસ હવે આ ડાબે આ જમણે ડાબે છેડે પણ એવી રીતે ઈશારા થતા હોય છે પણ જે મન નથી ફાવતું મેં બેઠા બેઠા ટ્રાય કરી પણ આવીડ્યું નહીં નિદર્શન માટે પણ હવે જ નહીં એટલે એ શ્રૃંગાર રસનું ઉદ્દીપક છે भ्रकृति चार रस ने प्रगट करे मनुष्य की प्रकृति में स्वाभाविक आवा चार रस प्रगट थो परमेश्वर की प्रकृति में तो जो रस प्रगट करता होटला उत्कृष्ट हो तो, तो नटवर है <coughs> अभिनय करना राजा है તો વીર રસ થોડા પ્રસંગો એક બે જોતા જોતા આગળ વધી જઈશું મારવાડ એક ગેબી કાન ફટો બાવો એના બધા શિષ્યો કાન વિંધતા હશે અને વિંધાવતો હશે અને એમાં કંઈ પહેરતા હશે એટલે કાન ફટો એ ગેબી બાવો ગણાતો એની સાથે ચારસો મારવાડી બધા એવા એના જેવા જ હથિયારબંધ ઘોડાઓ ઊંટ એની સાથે ઢોલ નગારા શરણાઈ નોબતો વગાડે રાજરજવાળાઓની સામે પડે એને પોતાની માગણીઓ પૂરી કરે કંટો માણસ એ ભાવનગર આવ્યા મહારાજા વજયસિંહ પાસે કંઈ માગણી કરી હશે ખબર નહીં પણ વજયસિંહજી મહારાજ એને તો ભગવાન સ્વામિનારાયણ સાથે દ્વેષ બુદ્ધિ હતી એટલે કોઈ પણ કાંઈ પણ દેખાય એમાં તરત એ જ જોડે એટલે ગેબી કાન ફટાને કહ્યું કે તમે એમ કરો ને તમારે ધન દોલત જોઈતી હોય તો બીજે ક્યાં ભટકો છો ગઢડા જાઓ ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહેવાય છે નામ તો સહજાનંદ છે પણ સ્વામિનારાયણ ભગવાન થઈને પૂજાય છે ખૂબ ધન દોલત મોટા મોટા ઉત્સવો પ્રસંગો યોજે છે એમને પકડીને કેદ કરી લો ઘરડાને કબજે કરી લ્યો ધન દોલતનો પાર નહીં રહે અને ઘરડા અમે તમને બક્ષીસ દઈ જઈશું ગે બી સાથે બધા હોકા ચલમો પીનારા जटा दाढ़ी वेश विकृत अरे इसमें कौन सी बड़ी बात है हम चलते हैं देखते हैं कौन है वो स्वामी नारायण आएगा गढ़ा गांव नहीं बाहर पड़ाव ना ख्या तम्बू ना ख्या धीमे धीमे गाम में बात फैलाई गई एक कंटो मानस छे, युद्धखोर छे હલ્લો કરવા આવ્યો છે ભાવનગરના મહારાજાનો સાથ છે ગામમાં ચળભળ થવા માંડી લાદા ઠક્કર વિચક્ષણ માણસ એમને પણ ખ્યાલ આવ્યો શ્રીજી મહારાજની પાસે જઈને કહ્યું કે મહારાજ આવી રીતનું છે નકતા માણસો હોય જો અચાનક હુમલો કરે તો આપણને તકલીફ થાય ખરી શ્રીજી મહારાજ કે બોલાવો બ્રહ્માનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી તમે લાદા ઠક્કર અને દાદા ખાચરને લઈને મળ્યા હોગેબી બાદ સ્વામી રાજરજવાડાઓમાં કેમ રજૂઆત કરવી કેમ વાત કરવી કેમ બધા માપી લેવા એમાં કુશળ સ્વાભાવિક સમજણથી પતી જતું હોય તો આપણે ક્યાં ધમાલ કરવી છે બ્રહ્માનંદ સ્વામી દાદા ખાચરને લાદા ઠક્કર આવ્યા તંબુમાં બધા ભરાઈ પડેલા બાર બધી હોકા ચલમના ધુમાડાની ગંધ આવે નકતી બહેરાઓ પણ સાથે અંદર લાદા ઠાકર ને દાદા ખાચર જઈને કહ્યું કે જરા બૈરા આગા કરો તો અમારા સાધુ આવે ઓરતરતે ક્યાં તું ઔરત ગયે ઔરતરને કઈ જરૂર ઠીક હૈ તુમ આતે હૈ તો હમ માન સન્માન એટલા દેતે હૈ ઈશારા કર્યો એટલે બૈરાવ ઉઠીને ગયા બ્રહ્માનંદ સ્વામી લાદા ઠાકર દાદા ખાચર અંદર આવ્યા બીજો કઈ ની સીધું જ પૂછ્યું સાધુમાંથી એક જ હતા જોઈને ચલમ ફૂકતા ફૂકતા કે બ્રહ્માનંદ સ્વામી કે મારું નામ બ્રહ્માનંદ ઓ બ્રહ્માનંદ દેખ બ્રહ્માનંદ આ બોરડી હોય એમાં એક કાંટો સીધો ને એક આડો વાંકો એનું રહસ્ય શું બ્રહ્માનંદ સ્વામી કે આ તો ક્યાં પ્રશ્ન છે એક કાંટો બોરડીમાં સીધો ની એક વાંકો એનું કારણ શું તરત બ્રહ્માનંદ સ્વામી જાણે કે આ તો મૂર્ખ છે બ્રહ્માનંદ સ્વામી કે હમ ક્યાં ઈશ્મે જાને આપ જઈશે મહાપુરુષ જાને સચ બાત કહેતો હો બ્રહ્માનંદ દેખો એ સબ પો કે પાર કી બાતે હે કોઈ ગ્રંથ માં એ વાત નહીં મિલે આ ક્યાંથી હોય ગ્રંથમાં લીખ્યુંન મતલબ એ હે કે જો સ્વામી નારાયણ રામ છે તો હું રાવણ છું સમજી લે જો સ્વામિનારાયણ રામ છે તો હું રાવણ છું જો સ્વામિનારાયણ કૃષ્ણ છે તો હું કંસ છું જો સ્વામિનારાયણ પાતાળમાં જાય તો પાતાળમાં પાછળ પાછળ પેશું અને જો આકાશમાં જાય તો પાછળ પાછળ દોડું સાગરમાં જાય તો સાગરમાં ડૂબકી મારું પણ આ એને ના છોડું ખુલ્લા પડા પડામાં રેઢા ખેતરમાં ખૂબ ચેર્યા પણ આ શિંગાળા મેળા છે એને જો સ્વામિનારાયણ ને તમે મોટા માનતા હો ભગવાન માનતા હો મે તમે એને ખુદા કહો છો વાંધો નહીમાનંદ ગેલા સામે કાંઠે મહાદેવની ડેરી છે જોવાનું હોય તો એ ડેરી આ કાંઠે લાવી દે નહી હું લાવી દઉં કેમ છે ભેરુવંતિયો ત્યાં તો બધા એક સાથે બોલ્યા મોટા હોખાત એની ચટ મારીને અમ ભમ ભમ ભમ ભમ ભમ ભમ એવા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા કઈ પણ આની સાથે સમજણ શું હોય એવું છે સ્વામી તો કે ધોકા પંથીઓનું જ કામ છે આમાં બીજું કઈ ચાલે એમ નથી મહારાજ કે જો એને ધોકા ઉપાડવા જ હોય તો આપડે ક્યાં એવા ધોકા વગેરે કાઠી દરબારો ને સામે જોયું કે થાવ તૈયાર ત્યારે હમ હથિયાર પડિયાર મીડા ખડવા ઘોડાવાની ઘોડશાળમાં ઘોડાઓને છૂટા મૂક્યા એના ઉપર પલાળ નખાયા ચોકડા મોવડી ચડાવ્યા ઝીલ પલાળ નખાયા ભાલા તલવાર બછી બખતર ખંજર વંજર માથે ટોપા બધું મંડળું તૈયાર થવા સાધુઓને ખબર પડી ગઈ કે આવું કંઈક હલ્લો છે એટલે એ સાધુઓ પણ બધા આવી ગયા એ કે આપણે શું કરશું જે કઈક ઉપાડો એમાં પેલા નો નગારો ને એવું કઈ વાગ્યું એટલે મહારાજે કાઠીસો કે થાવોડે સ્વાદ અને શું જોઈ રહ્યા છો લાવો મારો રોજો ઘોડો લાવો મારા ઝોનેરી વસ્ત્રો લાવો માથે સાફો બાંધી લાવો બગ્તર લાવો ભાલો લાવો બરછી બંદુકો લાવો મારી પાસે ઢાલ ભરિયા મંગાવવા મળ્યા મહારાજ આંખો ફરી ગઈ ભૂકો કરી નાખ્યા કોણ છે ગેબી બાઈ તો ભગવાન સાથે હોય તો ભૂખા કાઢી જ નાખ્યા પણ આ પડકારા મહારાજ ના સાંભળા સચ્ચિદાનંદ સ્વામી ને એવું સુરાતન ચડી ગયું તો એ આખું હળ ઉપાડીને ફેરવતા ફેરવતા આવ્યા હળ હકીકતે આખો હળ ઉપાડી ને હાથે ફેરોતા મારા તો જોઈ રહ્યા સચિદાન સજવા પડે બેઠો સાધુ છો સાધુ વાત પછી હા મેં આવે છે એ બાબો છે તો હું સાધુ છું કે મારા કે હાલ અને બધા સાધુ શંખ ભૂક્યા ઢોલ નગારા વાગ્યા સાધુ એ કર્યું પીપોળા તુરીઓ વગાડી એક સાથે ઘોડાનો પલાજ નાખ્યા સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાન બેઠો હતો અને બધા ઘોડાઓ એક સાથે નીકળ્યા મહારાજને નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સાહેબ પકડી લીધા મહારાજ તમારે આગળ ન થવાય અમે બધા જઈ તમે પાછળ રહ્યો સાધુએ એમને પકડી રાખ્યા સાધુએ ભેર ઘૂંગળ વગાડ્યા સચ્ચિનાયંદ પાછળ ઉભા ઉભા હળ ફેરવે ગેબી બાબ પહેલી દ્રશ્ય જોયું આપ બે પગે ઘોડા આગળ ઘોડાઓ પાછા હલવા માંડ્યા અને સોમલા ખાતરે ટાણું જોય એના ઘોડા છલાંગ મારી ગેબી બાબના ઊંટ હતો એના માથા ઉપર જે ડાબલા માર્યા ઊંટ લછડ્યો ગેબી બાબો હેઠો પડ્યો બે ત્રણ જણા આવ્યા છે નાખીને પેલા આમદાન કાઠી દરબાર ખાલી ઘોડા હણહણ આવે એમાં આખું ઇતર થઈ ગયું જ્યાં જગ્યા મળે ત્યાં ઘુસી ગયા ગેભી વાવો ક્યાંય ગયો ખબર પડી નહીં મહારાજ કે પાછા ફરી જાવ કામ થઈ ગયું છે મારવા કોઈ નથી પણ માનસી ને કેસરી આખા ગઢડામાં બધે આંટા મારે ક્યાંય ગયો બાવો ગેબી નીકળ્યા બાર સામે નારાણ ભગવાન એની ડેરી છે ને એ આ ઉપાડી લાવે છે ઉશ્કે પેલા ટપા ટપી કે હોગી નીકળ બહાર કાયર કાં ગયા તું એટલો બધો હાંકોડો પડકારો થયો કે બધા ક્યારે ગામ છોડી ભાગી ગયા એ હજી સુધી પત્તો નથી આ વીર રસ છે રૌદ્ર રસ આપડે જીવા એનું કામ ચાલતું જ હોય એટલે માંડોધારના મેઠા જેરામણ મેઠા જેઠા મેરામણ ગોવાળીયો એ બહુ કંટા એમને ચડાવ્યા બસો ત્રણસો માણસોને ભેળા કર્યા પછી એવું નક્કી કરી લીધું કે ગરડા કબજે કરી લેવા દાદા ખાચરને પણ કબ્જે કરી લેવા માંડોધાર તો પછી કબજે છે જ પણ જીવા બાપુ રોજ રાતે રાતે મળી આવે યુક્તિઓ શીખવે કે તમે હલ્લો કરશો પણ સ્વામિનારાયણ ત્યાં હશે ત્યાં સુધી કઈ થશે નહીં બાપુ ખબર બાપુ કઈ કરતા તમારી આગળ તો પછી શું મેઢામણ મેરા મન ગોવાળી એ વાત બરાબર છે પછી ધીમેક થી જીવા બાપુ આવ્યા મહારાજ પાસે ભગવાન તો અજાણ્યા થઈ જાય શું બાપુ તો કે આ માંડવધારના પહેલાં બે બહુ ઉપાડે ચડ્યા છે હવે અને કંઈક હલ્લો કરશે એવું લાગે છે હં તો શું થાય છે મહારાજ અહીંયા ધમાલ થઈ જાય ને સારું ન દેખાય ખોટું દેખાય ને એનું મૂળ કારણમાં તમે માટે મને એવું લાગે છે કે તમે અત્યારે હાલ ગરડાથી જતા રહ્યો તો એને કાંઈ નહીં પછી મનમાં રહીએ મહારાજ કે એવું હોય તો એમ ભયા જાય ને સાંજનું ટાણું મહારાજ કે લાવો કરીમ ભાઈ નાજા જગ્યા આપણે જીવા બાપુ કહે છે ગાડું જોડી નીકળી જાય ગરડા બચતું હોય તો શા માટે આપણે અહીં આવી રીતે રહેવું એટલે નાજા જગ્યાએ ગાડું લીધું કરીમ ગાડું હાંકવા બેઠા નાજા જાગ્યા પાછળ મહારાજ ગાડામાં બેઠા જીવા ઘોડા ઉપર અને મહારાજ પાછળ પાછળ ચાલે પાકું કરવા માટે જાય છે કે નહીં બાજુ એને મનમાં એટલું ખરું કે આ મહારાજ ક્યાં કેમ બનાવટ કરી કહેવાય નહીં એમ છેક ઉગા ઉગામેડીના આગળ રસ્તે સુધી આમ મહારાજ વ્યા ગયા ત્યાં સુધી જીવા બાબુ પાછો મહારાજ કે જીવા બાપુ રહ્યો હવે હવે મેં જશું હા મહારાજ મને તો તમારી ચિંતા થાય તમને કંઈક થઈ જાય તો મહારાજ કે બાપુ આવો ભાવ રાખો છો બહુ મોટી વાત છે તમારો જેવો ભાવ કોઈ નો રાખી શકે જીવા કે ભણે મહારાજ તમે હમણાં તો અમે તો ભાવ રાખવો જ પડે ને જીવા બાબુ પાછા ફરી ગયા નિરા ત્યાં ડાય ઢોલિયામાં પોટી ગયા કોઈ માણસ વાળા ખબર મોકલી દીધી કે સ્વામિનારાયણ તો નીકળી ગયા છે સવારે લાગજો ને હલ્લો કરશું અને નિરાત વાર તમે તમારે રેજો હવે અહીંયા મહારાજે શું કર્યું કે આ જેવા બાપુ ગયા થોડી વાર ત્યાં વિરામ કર્યો અને પછી વાળા કરીને નાદા જોગ્યાને કે હાલો ગાઢ ઉલ્યો પાછું એટલે મા એમને એમ કેમ મારાજ ગઢડા જવું છે ગઢડાનું પાદર આવ્યું મહારાજ ક્યાં અંદર નથી જ માંડોધાર જવું છે ક્યાં જેઠામણ મેરા મન ગોવાડિયો આપણે રાહ જોવે છે અરે મહારાજ આપણે બે જણા અમે બે જણા એમાં એકલોલારબારો કાઠી દરબાર હથિયાર બથિયાર કોઈ માણસો નહીં ઓલા બસો ત્રણસો માણસો દમણ મહારાજ ગયેલા તું ફોસી લાગે તને બી કલાક થી ગયોજ આ જાલ કરીમ આપણે એકલા જ એટલે નાદા જોગ્યા અરે અરે આયેલા મહારાજ નો કોઈ ધણી છે ભાઈ ધણી ધણી ચાલાબ કરીમ ભાઈ આગળ ઉપર જઈને કે મહારાજ આ તો આડો હોકળો આવ્યો છે પાણીનો આવતો હોય ને હવે આ કેમ ટપાય મહારાજ કે તું એવો છો આગો ત્યાં હાથમાં રાસ લીધી બળદને અડાડ આખું ગાડું ને બળદ ઉલલી ને સામે પાર લ્યો હવે લે આયું માંડોદાર ધીમે ધીમે જેઠા મંડળ મેરામ ગોવાડિયા નિરાય ખાઈ પીને કરી અને પેપા જેવા થઈને બધા પોઢેલા ત્રણસો માણસ જોવા મળ શું થયેલું બધું પાછળના ભાગ્ય જઈને મહારાજે હેઠા ઉતર્યા બળદગાડું છોડાયું બળદને છોડ્યા એક બાજુ મુકાવ્યા પેલા નાજા જોઈ ગયા તલવાર લઈ લીધી અને ગાડું મહારાજે એકલાય પોતે જાપો ખોલાઈને પોતે એકલાય ગાડું ખેંચ્યું અને એના ઓછરીના કોર પણ પથ્થર હોય ને એ પથ્થર ઉપર જઈને મહારાજે જોરથી વેલા બળદગાડો ઊંટો પછાડ્યો એકવીસ તોપો ફૂટે એવો અવાજ થયો આવી જાય આજે જેઠામણ મેરામ યા માથા લઈને આવે નહી કોણ છે દાદા ખાચર નો બાજરાનો દાણો લઈ જાય કોણ છે એવી જનતા ને ધાવીને મોટો થયો છે કોણ છે માંડો ધારમાં આવી જાય આ પડ આજે માથા લણી ના પડકારા માંડ્યા મારવા તો ઓલા બધા ઊંઘમાં એમ થઈ ગયું કઈ મોટું લશ્કર લઈને સ્વામિનારાયણ આવ્યા છે કોઈના ધોતિયા પડ્યા રહ્યા પાઘડા પડ્યા રહ્યા જોડા પહેર્યા હથિયાર પડ્યા રહ્યા વંડિયું દિવાલ ક્યાં જાય છે ચિનપા જાય છે દેખાય નહીં અઢીસો ત્રણસો માણસ ભાગી ગયું અને મહારાજ કે આજ પછી જો એનો કોઈ દાણો દબાવ નારો માંડવ ધારમાં પગ દીધો છે તો માર્યા વગર મૂકું એટલા ભી ભાગી ગયા બધા જેઠા મારે મેરાણું મેરવાણું ક્યાં વીઆ ગયા અતો અને પછી એના ઘરના બૈરાઓની બધા બહાર નીકળીને મહારાજના પગમાં પીડ્યા હાઉ મહારાજ ખમા કરો એ મહારાજ ધણી જેઠામણ મેરામણ ગોવાળીયાના ઘરના ક્યાં મહારાજ એ તો હા ડાંઢા જેવા છે સાચામાં સાચા સૌના ઘરવાળા ઓળખે આવ ડાંઢા જેવા છે બુદ્ધિ વગેરેના છે મહારાજ એ પરેશાન કરવાનું જ જાણે ધંધો છે મહારાજ તમે રક્ષ હવે કરો હવે તમારું નામ નહીં લે તમે જેમ કહો છો એમાં જે છે મહારાજ કે તો અમારે ક્યાં લડવું છે દાદાનો દરબાર રેડો પીડ્યો છે મારા પાછા બેઠા આજે હવે વીર રસ ની ઉપર જે રસ બતાવો ને એ રૌદ્ર રસ છે આ ખોખરા મહેમદાબાદ માં સાધુ ને માર્યા અમદાવાદમાં લો લંગર બાવો લોહ લંગરી લોહની સાકળો બાંધતો કેળે નાથી એ ફરતો અને સાતસો બાવાઓ રહેતા હથિયારબંધ રહેતા તાલીમબદ્ધ હતા મારા અને કોઈ રાજાને નાના મોટા રજવાડાને જરૂર પડે તો ભાડે સાદું લડવા જાતા આવી ભાડા સિસ્ટમ કાઢી હતી એવો લો લંગરી બાવો માલપુવા ખાવાની નહીં મજા કરવી આવી રીતે યુદ્ધખોર માણે એને આ શુદ્ધ સાત્વિક સંતો ગમે નહીં એટલે વેર કે મારી નાખી એટલે વાત પતી જાય અને સાધુઓને જે માર્યા છે ખૂબ પકડી ભિક્ષારથી નીકળ્યા અને એની જેમાં જગ્યામાં લઈ ગયા સાધુઓને થાંભલીઓ સાથે બાંધી બાંધીને માર્યા છોડો ઉછળી ગઈ કોઈના હાથ પગને ઈજાઓ થઈ માથાઓમાંથી ચારે બાજુ લોહી નીકળ્યા લાલદાસ ગોરાને ખબર પડી એકદમ દોડતા ગયા અને આ બધું જોયું એટલે વહેલાને કીધું કે એલા એ મૂર્ખ અને છોડી દે છોડી દે તારે તો સ્વામિનારાયણ અરે વેર છે ને તું આરે બાજવા રહીશ તો એ છટકી જાય માટે એની સાથે ધીંગાણું માંડ તું સચ બાદ કહેતો હો લાલદાસ ગોરાએ યુક્તિ કરીને સાધુને છોડાવ્યા સાધુને પગે લાગ્યા સાધુને મૂકવા ને મહારાજે આ જોયા સંતોને જોયા લોહી હાલત અને પછી જે એમને ક્રોધ છેડ્યો મહારાજ કે ઓહો હો કીડી જેવા જીવીને ન દુખે એ સાધુને આમ માર ને મારાની પ્રકૃતિ ભરી આંખો થઈ ગઈ લાલ અને જોરથી હથેળી હતી ધરતી પર પછાડી આખી ધરતી કંપ લઈ ગઈ અવકાશમાં શિવ બ્રહ્માદિક દેવતાઓ આવી ગયા હાથ જોડી ગયા મુક્તાનંદ સાંઈ બાજુમાં બેઠા હતા એમને પણ થોડું લોહી વહી જતું હતું મુક્તાનંદ સ્વામીને બ્રહ્માદિક દેવતાઓ વિનંતી કરવા માંડ્યા કે મહારાજને કહો ક્ષમા કરે નહીં હમણાં કંઈનું કંઈ થશે મુક્તાનંદ સાંઈ મહારાજનો હાથ પંપાળવા માંડ્યા મહારાજ અમને કશું મારે તો અમને કોઈ દુઃખ નથી અમારો તો ક્ષમા ધર્મ છે તમે અમારા દેવ છો ઈષ્ટ છો માટે ક્ષમા રાખો મારા જે થયું તે મહારાજ થોડી શાંત રહી ગયા પણ પછી શાંત એટલા ન મહારાજ કે મુક્તાનંદ સ્વામી અહીંયા હવે ધોકાપંથીઓનું જ કામ છે અમે બધા અહીંયા રહીશું થોડા ઘણા તમે રહો બાકી ચારસો સાધુ જેટલા અને બધા જે છે વધારે એ બધા સુરત મોકલી દે ચાલતા જ થઈ જાઓ અને જે બચ્ચા એને કીધું કે હવે કાલે શું થાય છે જોઈએ અને પછી હું ટૂંકમાં કહું છું પછી કાંકરિયા જઈ સ્નાન કરી નથું ભટને ત્યાં મહારાજ ભોજન અર્થે પધાર્યા અને એ વખતે પાછો લો લંગર બાળોનું લશ્કર લઈને આવ્યો સામે બધા કાઠી દરબારો તૈયાર જ હતા મહારાજાને છૂટી આપી દીધી કે તમે તારે રણ ખેલી લેજો અને પેલા એ આવી હરિભક્તો જે ચોકીમાં ઊભા હતા એમના ઉપર ઘાવ કર્યો પહેલો પ્રહાર કર્યો ને પછી હરિભક્તો વછૂટ્યા વીણવા જ મંડા આપણે તે જ સાંભળ્યું છે ભક્ત ચિંતા મળ્યાદમાં ચાર પાડ્યા ચોકમાં એવું નથી પચીસેક જણાને કાપી નાખ્યા અને એવી રીતે તલવા એ વખતે આ ચાર કાપ્યા ને એ તો આ વેરાભાઈ ઉપલેટાના પરમાનંદ સ્વામી થઈ ગયા ને એ ચાર એણે જ કાપ્યા સાધુ હતા એમાં એનો કાન કપાઈ ગયો બીજા ક્ષત્રિય પછી જે દાંડર વાઈટ્યો અને બધા જે ભાગ્યા પગમાં મોઢામાં પગર ખાલીને માગે ભીખ માગે ભાઈ સાહેબ છોડી દો ત્યારે ગૌ હું એમ દડકટક ગયો પછી મહારાજે ત્યાંથી નીકળીને પછી વેલા લાવ્યા અને પછી ની આખી કથા છે એ રૌદ્ર રસ છે ભયાનક રસ કરિયાણામાં મહારાજ હતા દેહ અને મીણબાઈ ને ત્યાં બે પાંચ પાર્ષદો સાથે હોય બેઠા હોય દરબાર ઘાટમાં એ વખતે કોઈ સમાચાર મોકલ્યા કે બાબો દિવાન બે નું લશ્કર લઈને આવે છે મારા ધ્રુજવા માં મીણબાઈ હવે અમને સંતાડો બાબો દીવાનોને પકડી જાય ભયાનક રસમાં ભય પામું ને ભય પમાડું બે ભાવ છે એટલે અહીંયા ભય પહેલાં દેખાડ્યો પોતે ગભરાઈ ગયા હવે મીણભાઈએ બધા બૈરાઓને મહારાજનો નિશ્ચય કરાવ્યો અને ભગવાનની માળા કરતાં કરેલા ને અહીં મહારાજને જ્યાં કીધું કોઈ આવે છે ત્યાં તો મહારાજ ડરવા માંડ્યા ને કે હા હવે અમને એકલા ને કોઈ બીજું નહીં ને અમને પકડી જાય મારી નાખે ને શું કરી નાખે મીણભાઈ તમે એમને સંતાડો અને મહારાજને ઓરડામાં પૂર્યા હોય તો મહારાજ કે ના આ તો ઓરડો ખોલે તો પકડાઈ જાય તો ડામચિયામાં એટલે ગોદડાના થપ્પા મારે ને ડામચિયા તો જૂના હોય એને જોઈ શહેરમાં ડામચિયા જોવાય ન મળે દિવાલે હોય એમાં મહારાજને સુવડાવ્યા માથે ગોદડા નાખ્યા તો મહારાજ એટલા ધ્રુજ એક પછી ગોદડું ઉપરથી નીચે પડે ભીણભાઈ અહીંયા આમને અહીંયા ભાળી જાય તમને મારી નાખે પકડી નાખે અમને બીજે ક્યાંક સંતાડો પટારામાં સૂવડાવ્યા પટારો બંધ કર્યો તો આખો પટારો ધ્રુજ નારાજ કે મીણબાઈ આમાં પણ અમને પકડી જાય કોઠીમાં ઉતારે અનાજ ભરવાની આખી કોઠી ધ્રુજ જો આટલું કોઈ વિચારે ને તો એમ લાગે કે ભગવાન છે આખો પટારો ધ્રુજે કોઈથી કોઈ અંદર કોઠીમાં ઉતરે આખી કોઠી ધ્રુજે મીણબાઈ કે અમને બીક લાગે છે પછી મીણબાઈ કીધું બહાર નીકળો તો હું તમને સંતાડું બહાર નીકળો અને બહાર નીકળ્યા અને મહારાજ આમ ધ્રુજે આખા એટલે બહેનાઓ વધે ને બાય બેઠા બેઠા એકબીજા કે મંગલી આને ભગવાન કહેવાય આ તો આપણા કરતા વધારે બી અને આને કેમ ભગવાન કહેવાય મીણબાઈ કે જોવો આને બધા મેં સત્સંગ કરાવી કરાવીને તમારામાં જોડાયા છે યાર તમે મનુષ્ય ચરિત કરો છો મને કંઈ નથી થવાનું આના તળિયા તૂટી જાય એને હજી એટલું જ્ઞાન નથી અને તમે ભગવાન છો અને તમે શું આ બધું આદર્યું છે હે મીણબાઈ અમે ભગવાન છે તો તમે કોણ છો એમ ભગવાન છે વેલું કેવું તું ને તો લાવો મારો રોજો ઘોડો લાવો બધા દરબાર સજાવો બંદુકો લાવો ભખતર કરો ચાલો જાય કોણ છે બાબો દીવાન બાબા દિવાન કે લે આ તો પલટું એકદમ મહારાજ વીર રસ આવી ગયા મેં કોઠો હતો એના ઉપર જઈને ઉભા અને આને કીધું દાગો બંદુકો એક સાથે પાંચ સાત કાઠી દરબાર અને સામે બે હજાર નું દળ કટાવ બંદૂકો ફોડી એક સાથે હૈ પણ ભાઈ એને શું દેખાણું હજારો નું સૈન્યો હજારો અને અંગ્રેજી તાલીમ પામેલું હોય એવું તોપ સાથે હોય બધાની અને તોપના ગોળા છોડ આ બધા બંદૂકો ફોડે અને ઓલાના આવડાવડા તોપના ગોળા દેખાય એવા કરતા આવે પણ એક એક આંગળી છેટું રહી જાય માથા ઉપર એવા તોપના ગોળા જાય આપણે જાણી જોઈને જીવતા મૂકેશું સે જ એક આંગળ હેઠળ રાખે તો આપડે બધા જાય બાગો ભાગો હાથે ઉથડાય નીકળી ગયો કોટડા સાંગા પીઠાવાળા દરબાર હતા એને ત્યાં પહોંચી ગયો બાબો દીવાન અને ત્યાં જઈને કે પીઠાવાળા તો હા એ કોટડા ના દરબાર પીઠા વાળા આવો આવો અરે આવ્યા પછી પણ સ્વામી નારાયણ એક લાખ જેટલું સૈન્ય અને આટલું તાલીમબદ્ધ તોપો બંધુકો એવું કઈ છે નહીં ના હું જોઈ ને આવ્યો તમે ભલે જોયું હોય એ તો ભગવાન છે તપાસ કરવા માટે અંબુ બિયન જમ્બુમિયા મોકલ્યા મારા તો બે ચાર જણા હતા બેઠા અંબુમિયા ને જમ્બુ મિયા જેવા આવ્યા એટલે મહારાજને આમ સામે જોયા મહારાજ નજર કરી થઈ સમાધિ ખુદ ખુદા રૂપે મહારાજે સમાધિમાં દર્શન કરાવ્યું મોહમ્મદ પૈગમ્બર સહિત એક લાખ નૂરી ફિરિસ્તાઓ જેની બંદગી પુકારે એવા ભગવાને દર્શન કર્યા અને પગમાં પડી ગયા યા અલ્લા યા પર્વ દીકરા આ ખુદાહો આપી પાક કદમોમાં હન સર રખતા હૈ એમ કરી મહારાજની બંદગી કરી શિષ્યભાવ સ્વીકાર કર્યો મારતે ઘોડે પાછા આવ્યા બાબા દીવાન કે તું બા તું સુબાહો બુબાહો તોમ સુબા હો કે બુબા હો તેની અકલે ખા સ્વામી નારાયણ તો ખુદ ખોદા હેદાર કદમો સમજી ગયો છે એમ જે ભયાનક રૂપ દેખાડવું એ ભયાનક રસ છે આ બધા રસો આપણે જે કયા એ તો કેવળ આપણે શ્રીજીની લીલા ગાવા માટે સજાનંદ સ્વામી ના પ્રાગટ્ય વખતે સ્થૂળ રસો કરતા વીર રોદ્ર ભયાનક શ્રૃંગાર આદિ જે રસ છે એમની પ્રકૃતિમાંથી જ વહે છે પણ એમણે જે વહાવ્યા છે એ સૂક્ષ્મ રૂપે છે એનું સ્વરૂપ બહુ જુદું છે અને નિષ્કુળાનંદ સ્વામીએ સરસ નિરૂપણ કર્યું છે કે વીરરસ મહારાજની પ્રકૃતિમાંથી વહે એ વીરરસ એમના આશ્રિતોમાં પ્રવેશ કરે અને આશ્રિતોમાં પ્રવેશ કરે ત્યારે એ વીર રસ શું ઉપયોગ કે કામ ક્રોધ આદિક શુના હે એવું સ્વામીનો પ્રતાપ છે એ નિળાનું પછી દ્રષ્ટાંત બહુ સરસ આપ્યા એ કે તમે રાવણ જુઓ કે નવગ્રહને ઢોલિયા બાંધીને માણસ સૂતો વરુણદેવ પાણી ભરતા વાયુદેવ વાસિંદુ વાળતા અગ્નિદેવ રસોઈ પકાવતા આવો મોટો રાવણ હતો પણ છતાં કામાદિક દોષે કરીને પરાભવ હતો અને કામાદિક દોષની આગળ એ સાવ એને શરણે હતો પણ એ જ કામાદિકનો સંહાર સહજાનંદ સ્વામી કેવળ પ્રકૃતિના ઇશારામાં એના આશ્રિતોમાં કર્યા એટલા માટે આને કોણ નહીં કે સર્વોપરી છે સૂક્ષ્મરૂપે વીર રસનું જે વહન કર્યું પ્રવિષ્ટ કર્યા આશ્રિતોમાં એટલે મહારાજ એકવાર સભામાં બેઠા હતા અને ખાલી સંતોની સામે જોઈને કહેવા માંડ્યા કો બ્રહ્માનંદ સ્વામી તમે તો બધા નારદ જેવા છો તમે તો વિશ્વામિત્ર જેવા છો તમે તો સૌભરી ઋષિ જેવા છો એમ જ્યાં બે પાંચ નામ લીધા ચાટ ફાટ ફાટ બ્રહ્માનંદ સ્વામીનું પ્રકૃતિ ફરી ઊભા થઈને મહારાજનો હાથ પકડી લીધો અને મહારાજને કીધું મહારાજ ગાળો શું કામ થયો છે મહારાજ કે હું તો તમારા સંતો વખાણ કરું છું તો આને વખાણ કહેવાય આવા જેટલા બેઠા છે જે દિવસથી તમારે શરણે આવ્યા છે એને સ્વપ્નમાંય જો સ્ત્રીનો ઘાટ હોય તો બોલો બાકી જેના જેના તમે નામ લીધા છે ક્યાંક ને ક્યાંક અટવાયા છે ભલે ઋષિઓ છે પણ નારદ ક્યાંક ને ક્યાંક પીડા છે પણ આ જે સંત મંડળ કે આશ્રિત ભક્તો બેઠા છે તમે અંતર્યામી છો બોલો ક્યારેય કોઈને સ્વપ્નમાંય સ્ત્રીનો ઘાટ થયો હોય તો બતાવો અને મહારાજ ઉભા થઈને બ્રહ્માનંદ સ્વામીને ભેટી પીડા કે મારે એ જ જોઈને જ મને બહુ ખુશી થાય છે કે તમે મને ખરેખર રસ્તી પીધો છે કાષ્ટને પથ્થરને જો સ્ત્રીનો ઘાટ થાય તો એ વખતના એ સંતો એ ભક્તોને સ્ત્રીઓનો સંસારનો ઘાટ થતો આ સામાન્ય નથી એ જે અનુભવે એને જ ખબર પડે કોઈ રીતે માયા હથે નહીં એ માયા કેવળ એમની પ્રકૃતિ વિલાસથી એના આશ્રિતોના અંતરમાંથી હટી જતી સંકલ્પ માત્રથી અને આવું ક્યારેય નથી થયું આ શબ્દ વિચારવા જેવો છે ક્યારેય નથી થયું કે સમુદાયમાં સેંકડો હજારો લોકો માયાથી પરવર્તતા હોય ગ્રહસ્થાશ્રમમાં હોય છતાંય સ્ત્રીઆદ વિષયોથી પર હોય એ સુરા બાપુ હોય બધા કેટલાના નામ લઈએ અમરબાઈ હોય આ બધા હોય અનેકના નામ અનેક સ્ત્રીઓ સાંખ્યોગ પાળે અનેક ગ્રહસ્તરી ભક્તો સાંખ્યોગ પાડે સાંખ્યોગ એટલે સંસારમાં રહેવું છતાંય સંસાર નહીં રહેવા માત્ર ઘરમાં એ વીર રસનો પ્રભાવ છે સહજાનંદ સ્વામી રૌદ્ર રસ મહારાજના રૌદ્ર રસ નો પ્રવેશ એમના આશ્રિતોમાં થાય અને જે સત્સંગને નડનારા કુસંગી હોય અધર્મીઓ હોય સત્સંગના અપરાધ કરતા હોય કે પોતાને કુસંગ નડતો હોય કે પોતાના અધર્મીઓ નડતા હોય સત્સંગ કરવામાં તો એ રૌદ્ર રસના પ્રતાપે એની સામે લડીને સત્સંગને દ્રઢ રાખ્યા રહ્યા જિંદગીભર રાખ્યું એને કોઈ સત્સંગમાંથી ડગાવી ન શક્યા એ રૌદ્ર રસ નો પ્રતાપ છે શ્રીજીના ગામ મૂકી દેતા ને વતન મૂકી દે ધંધા મૂકી દે જ્ઞાતિ મૂકી દે કોલ કુટુંબ છોડી દે પણ સત્સંગ ના છોડે એ પ્રતાપ કોનું આપણે એટલું સહન ન કરી શકીએ કે આજે જે આપણે જ્યાં જગ્યાએ રહેતા હોય જ્યાં આપણું સર્વસ્વ હોય અને પહેરેલા કપડે એમને નીકળી જવું એ સહેલી વાત નથી પણ કેવળ સત્સંગને માટે નીકળી જતા હતા મોરબી ઠાકોર રવાજી હતા ત્યાં દેદલ કવિ હતા અને એમને સત્સંગ છોડાવવા માટે દેદલ ભક્ત હતા શ્રીજી મહારાજના અને કચેરીમાં જ એમણે દેદલ ભક્તને કીધું કંઠી કાઢી નાખો લાંબી ચર્ચા છે પણ એમાં આપણે જવું નથી તમને આટલું આપીશ તમને આટલું આપીશ તમને આટલું આપીશ આટલા ગામ આપીશ આટલું આપીશ છેવટે એમણે એમ કીધું કે તો તમે અમારા રાજમાં નહીં નીકળી જાવ તમારે રાખવું હોય તો ત્યારે દેદલ ભગત કે તો તમારું રાજ તમારી પાસે રાખો દેદલ આ ગયો બાકી આ ગળું આ માથું કપાય ત્યારે કંઠી બહાર નીકળે ભલે બાકી આ કંઠી નીકળે નહીં રવાજી ઠાકોર જોઈ રહ્યા દેદલ ભગત નીકળી ગયા ભાવનગરના મહારાજા તો કેટલા વિરોધમાં ત્યાં ઓરજાંગ ગામના મોડદાન જે એમની કચેરી અમે બેઠેલા એમના ભાયા તો આવતા છે પણ મહા યોદ્ધો મહાશુરવીર અને એક બધા બધા દરબારો જ બેઠેલા એ કોણ કે છે હું ઘરડો થઈ ગયો છું હજી તમે કેતા હો ને તો જુનાગઢ ના કચેરીના દરવાજા રાતે ઉખાડીને ભાવનગર માં ફળીયામ નાખી અને મને તમે કહો છો ઘરડો થઈ ગયો છે હજી મેં હથિયાર છોડ્યા છે એમ એને સુરાતનની વાત કરી ત્યાં એક જણાએ ટોણો માર્યો કે બહુ એવું પાણી બતાવતા હોત તો ગઢડા જાઓ સ્વામિનારાયણ તો નીકળે ભાવનગરની કચેરીમાં એમની સામે પાણી બતાવો એટલું જ્યાં વાક્ય પૂરું થાય ન થાય ત્યાં બીજા છે જરા હસીમસ કરી ત્રીજા એ વળી ન બોલો શબ્દ બોલી નાખ્યો વળી પાંચમો કંઈક ટોણો મારી ગયો એટલું જ થયો અને મોડદાનજી ફરીથી ઊભા થઈ ગયા एवो पड़कारो म खबरदार से आज पीछे जो कोई मारी हाजरी में मा स्वामीनायण नाम आ रीते कटुभाव लीधे तो भले भावनगर धनी बैठो होता नहीं आ तलवार कोई नहीं हगी नहीं था सैन्यों में दुश्मनों में चलावी से अघटित घटित थी जाए स्वामी ते स्वामीनायण जया है किट रूबरू मिलने करुणामय दृष्टि एसर पे महाविभूति है परमेश्वर है तमने क्या नीडिया है મેં એનો દિદાર કર્યો છે જો કોઈ હવે એનું અઘટિત બોલશે તો ભાવનગર મહારાજ મોડદાને રણ ખેલી લેશે એવો એમનો ઝપાટો બોલ બધું સફળાપ્ત થઈ ગયું ચૂપટા ભાવનગર મહારાજે કંઈ બોલી ના શકે ઉલટાને બીજાને ઇશારો કર્યો કરો શાંતિથી બેસી જાય બેસી જાય એને પક્ષ રાખ્યો શ્રીજી મહારાજે ગઢપુરમાં બેઠા બેઠા નોંધ લઈ લીધી છે એની ખરેખર એને એક યુદ્ધના મેદાનમાં જ્યારે એમને ઘાવ થયો અને પાણીનો તરસ લાગી ત્યારે યુદ્ધ મેદાનમાં સહજાનંદ સ્વામી હાથમાં જળનો કુંભ અને તડકો ન લાગે માટે બીજા હાથમાં છત્રી લઈ અને મોરદાંજીને પાણી પીવડાવવા માટે સહજાનંદ સ્વામી હાજર કરે છે ત્યારે મોરદાંજીએ કીધું કે અરે મહારાજ હું તો તમને ઓળખું એટલું ખરું પણ મેં કાંઈ વિધિવત તમારી ભક્તિ ઉપાસના કરી નથી તમે ખરે ટાણે આવ્યા તો કે ખરે ટાણે તમે ભાવનગરની કચેરીમાં અમારો પક્ષ રાખ્યો તો માટે એ ખરા કિંમત છે તો પાછા ન પડતા ગમે તે થાય એ બહેનો પણ તમે જો ને કેટલા વિરોધની વચ્ચે સત્સંગ રાખતા છોડે રૌદ્ર બને રણચંડી બનીને પણ સત્સંગને જાળવા એ ઉપલેટાનાર માયબાઈ હોય એ બધા સત્સંગ રાખ્યો છે આ રસ આપણે અત્યારે સમજવાનો છે વીર રસ આપણામાં હોવો જોઈએ રૌદ્ર રસ કુસંગ સામે હોવો જોઈએ અધર્મીઓ સામે હોવો જોઈએ ભયાનક રસ શ્રીજી મહારાજ આ ગર્ભવાસ લાશી યમપુરી એની યાતનાઓનો ભય છે ને ભયંકર ભય છે ત્રાસ છે એની ભયાનકતા દેખાડતા અને ભય પામતા લોકો માનતા ન હોય કે ભાઈ યમપુરી ક્યાં છે યમ જસદના વાસ સુરખા અને આખી કથા તો જયારે આવશે ત્યારે વાત છે ન પણ આવે પણ તમે કથા તો જાણો જ છો નાજા જોગિયાને એમ કીધેલું ને કે જો તારા સ્વામિનારાયણ ભગવાન હોય તો અત્યારે ક્યાં છે વડનગર વિસનગર છે તો કાલ સવાર માં મને જો દર્શન આપે તો માન તારા ઢીચ ભાંગી નાખું અને જસદના વાસુ ખાતા તો બે ગોઠણ જ ભાંગી નાખતા અને એક જ આવડતું સજા કરતા અને નાજા જોગીયા પછી ઘરે આવ્યા ને માને વાત કરી છે મા કે વિશ્વાસ રાખો માં દીકરો ભાઈ રામ જોગીયા ભજન કરે છે પંડિત જે સવારનું પેલું કિરણ પડે ના પડે ત્યાં તો સહજાનંદ સ્વામી આવી ગયા ક્યાં વડનગર ક્યાં એને શું બ્રહ્માંડો ભેદી નીકળતા હોય અનંત બ્રહ્માંડોમાં શ્રીજી મહારાજે વચરામૃતમાં જેમ કોઈ ડુબકીદાર હોય એ જળમાં ડુબકી મારીને ગમે ત્યાં નીકળે એમ અનંત બ્રહ્માંડોમાં અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ ગમે ત્યાં પ્રગટ થાય છે એની ઈચ્છા આવે ત્યાં ગમે ત્યાં પ્રગટ થાય છે આવી ગયા ના માં ખુશ થયા મહારાજને સ્વામિનારાયણ આવ્યા અવકાશ માંથી ઉતરતા જોયા તો દોડતો ગયો એમનો કચેરીમાં જઈને વાસુર ખાચર ને બેઠા છે જાગ્યો નહી જાગ્યો ત્યાં જઈને કે મહારાજ સ્વામીનારાયણ આવી ગયા આવી ગયા ભાડી ને આવ્યો અવકાશ માંથી ઉતરતા જોયા મારી પાસે આવે ત્યાં પણ હું માનું છું કે ના આવે એમ બોલે ને ત્યાં મહારાજ કે કેમ ના આવે એમ કઈ પદ મૂક્યો અરે ભાઈ મહારાજે કીધું વાત છું ખાચર કે શું ભક્તોને ત્રાસ મારા નાદાને શું દુઃખ આપો છે જાણ્યું છે કે તમે બધાને આવી સજા કરો છો એને ફળ કેવા મળશે ખબર છે મરીને યમપુરી ના દુઃખ ભોગવતા ભોગવતા અંત નહીં આવે આપણે ટૂંકમાં લઈએ છીએ કારણ મૂળ રસ આપણે વિષય નથી એટલે વાત સુરખાચાર્ય કીધું કે જમપુરી બમપુરી બધું છે ને બધું ઉપજાવી કાઢેલું છે હાવ છે એ ખોટો જેમ બાળક તોફાન સિવાય કે એ કે જો બાઘડો આવ્યો પછી એનો પતિ હોય એ કે હાવ તો કે જો આવ્યો એ બાઘડો હોય તો ભલે હવે વાતસુર ખાતર કે એવું કઈ જમપુરી વંપુરી નથી આ તો ઉપજાવી કાઢેલું છે અને સહજા સામે ચપટી વગાડી વાતસુર ખાતર ને થઈ અને યમપુરીમાં મોકલ્યા યમપુરી જોઈ અને ભયંકર ત્રાસ એ બધી વેદનાઓ એ બધી જાગ્યા મહારાજના પગમાં પડવા આવ્યો મહારાજ કે હા હા રેજો રેજો સ્નાન કરી આવો એ તો નથી દેખાતું અત્યારે અને વાસુર ખાંચરને મનાઈ ગયા વડે વિસનગરના સુબાને પણ મહારાજ યમપુરી બતાવી પછી હા પાડે પછી માની ગયું પછી આશ્ર આશ્રિત થયા સત્સંગી રહ્યા વાત્સુર પણ પછી સત્સંગનો દ્વેષ છોડી દીધો અને ભક્તોને સાથે ભડા એમ મહારાજ સંતોને પણ ઐશ્વર્ય આપેલું ને સંતો પણ ગામડે ગામ જાય કોઈ ના માને તો એમને પણ મહારાજે જે કાંઈ આપ્યું હોય રૂમાલ કે છડી કે લાકડી અડાડે યમપુરી દેખાડે ભગવાનનું ધામ પણ દેખાડતા ત્રાસ ઉપજે એ ભયાનકતા જુએ અને જે સંસારમાંથી પાછો વળે એવો અદભુત ભયાનક રસનો ઉપયોગ સહજાનંદ સ્વામીએ એમના વખતે કર્યો છે લોકોને સંસારના દુઃખમાં દુઃખ દેખાડી અને ભગવત સુખમાં વાળ્યા છે એવી અદભુતતા છે એમના આશ્રિત તો પણ એ ભયાનક રસથી બીજાને ભગવાનને રસથી વાળે અને આપણે જો આપણા દિલમાં જો ભ્રકૃતિ વસી જાય સાંભળજો હવે આ આપણા માટે કિંમતી છે જો સહજાનંદ સ્વામીની ભ્રકૃતિ આપણા દિલમાં વસી જાય તો આપણા આપણામાં પણ વીર રસ આવે રૌદ્ર રસ આવે ભયાનક રસ પણ સ્થિર થાય તો શું થાય કામાદિ ક્ષત્રની સામે વીર યોદ્ધો થઈને લડે રૌદ્ર રસ છે એનાથી કુસંગીઓની સામે બાથ ભીડે અને ભયાનકતા યમપુરી ગર્ભવા લકચોરાસી એની સમજણ સ્થિર થઈ જાય અને ભગવાન સિવાય કશ્યય સુખ નથી એવું નક્કી થઈ જાય આ સાર આપણે તારવવાનો છે હવે ચોથો રસ કયો છે શ્રંગાર રસ બહુ અદભુત છે સમજવાનું તો એ શ્રૃંગાર રસ જ છે ગોપીઓ કૃષ્ણના પ્રત્યે આકર્ષિત થાય અને પ્રેમ ઘેલી થઈ જાય એ શ્રૃંગાર રસ છે સમજાય વાત તો સમજાય એક શ્રી કૃષ્ણની પ્રકૃતિ ભ્રંગ એનો વિલાસ એનાથી ગોપ્યો લોટપોટ થઈ જાય અને કૃષ્ણની પાછળ ઘેલી થાય એ શ્રૃંગાર રસ છે તો સહજાનંદ સ્વામીની પ્રકૃતિ કેવી છે તમે આ જે આપણે મૂર્તિ પધરાવી છે તમે જુઓ આવી ભ્રકૃતિ બહુ ઓછી હોય એકદમ કાળી ભ્રમર પાતળી સીધી લાઈનમાં ઘણા પાતળી ભ્રમર હોય ભ્રકૃતિ હોય પણ એ ભ્રકૃતિના વાળ છે ને એટલા કાળા ન હોય થોડા ભૂરા જેવા હોય પણ આ પાતળી અને એટલી કાળી એટલી તીરછી તેજદાર આપણે પૂજામાં જે મૂર્તિ આપીએ છીએ ને એમાં જે પાણીદાર છે ને મૂર્તિ અદભુત હોય તમે જો અત્યારે તમે જેટલા ને એવી પ્રકૃતિ દેખાય ને તમને ક્યાંય ના દેખાય જો મારે છે આ બે ખૂણા નીકળે છે આમ છે ખૂણા મોટા ભાગના ખૂણા હોય કોઈને ના હોય ખૂણા છે નહીં કેવી છે વારી બેહદ ભ્રકૃતિ વાંક ધારી પછી કેવી છે કે કરડે શ્યામ કબાણ જાઉં હારી કામદેવનું જાણે બાણ તમે હવે કલ્પના કરો જો આ ધનુષ છે આ બે ધનુષ છે આ નીચેની જે આંખની નીચેની દોરી પડે છે ને એ નીચેની દોરી છે નાસિકા છે ને એરો વર્ણન કરે છે બધા સંતો બધા વર્ણનોમાં છે એ જ આવે છે વારી બેહદ્રકુટી વાંકડી ગીર ધારી શ્યામ કામદેવાનો ઉપયોગ કરે છે ભ્રકુટી નો એ બાણ છે કામતણા મદને હરનારીદારણા શરદાર કીર્તનોમાં છે પણ તમે જયારે વિષય વસ્તુ લઈને તમે જો આમ ચૂઝ કરો તો જો કેટલું કેટલું કેવું કેવું ભાવ વર્ણન હોય કામ તણા મદને હરનારી ભ્રકૃતિ ધનુષા અમારા કામદેવનું મધ હરે છે માથા પછાડીને બીવો જાય કામદેવ પેલો શું કે આ ભ્રકૃતિ જોઈને કામદેવને એમ થાય છે કે મારે જે ભ્રકુટી છે એ તો આની આગળ કશે નહીં સ્વયં કામદેવ એની ભ્રકૃતિ પ્રત્યે લજ્જા અનુભવે એવી સુંદર ભ્રકુટી સહજાનંદ સ્વામી એનો ગર્વ ઉતરી જાય એને એમ કે બ્રહ્માંડમાં મારા જેવી કોઈને સુંદર પ્રકૃતિ નહીં મારું જેવું આંખ ઉપરનું સૌંદર્ય છે એવું કોઈનું નહીં પણ આ જ્યારે સહજાનંદ સ્વામીની સામે જુએ ત્યારે એનો ગર્વ ઉતરી જાય છે કે ના રેલા હું આને લજ્જિત થાવું છું અને બીજું ગર્વ કઈ રીતે ઉતરે છે કે કામદેવ સ્ત્રી પુરુષની પ્રકૃતિઓમાં પ્રવેશ કરીને એકબીજાને વિકારી બનાવે છે ને સંસારમાં કામદેવ પ્રકૃતિ દ્વારા પ્રવેશ કરીને વિકારી બનાવે છે સંસારભાવ પેદા કરે છે ત્યારે આ ભ્રકુટી સહજાનંદ સામેને શું કરે છે કે જેના જેના હૃદયમાં કામ પ્રવેશ કર્યો હોય એની સામે ભ્રકૃતિનો ભ્રંગ થાય તો કામ ત્યાંથી ઊભી પૂછડીએ ભાગે અને પ્રેમ રસનું સ્થાપન થઈ જાય ભગવત પ્રેમનું સ્થાપન એવી આ છે એટલે કામનો ગર્વ ઉતરી જાય છે કે જ્યાં જ્યાં જ્યાં જ્યાં ભ્રકૃતિની તીર્છી પડે છે અસર પડે છે કે મારું સામ્રાજ્ય ખતમ થઈ જાય છે એનું મધ હરી જાય છે એની જગ્યાએ ભગવત પ્રેમ આશ્રિતોના હૃદયમાં પ્રગટ થાય છે હવે જે પ્રેમ છે શૃંગાર રસ છે ગોપીભાવ છે એના બે પાસા છે એક સંયોગ અને બીજો વિયોગ આ સમજવા જેવા છે બહુ વિસ્તારમાં તો શું સમજવાનું કે આ શાસ્ત્રીય છે અને શૃંગાર રસ છે આના તો એટલા બધા વિવરણો હોય જે આપણે બહુ પાત્રો હોય તો ઠીક છે બધા એના ભોગીનો હોય કઈ નરસિંહ જે અમુક પદો લખ્યા હોય એ બધા ગાન ન કરી શકે ગીત ગોવિંદ હોય તમે ગાન કરો ગાન ન થાય એવું છે એટલું બધું શ્રીમદ્ ભાગવતનો રાસ પંચાયત જાય તમને ક્યારેક એવું થાય તો જરા નજર કરજો એ રાસ પંચાયત એ ભગવાન રાસ રમ્યા છે રમા છે ને એની વચ્ચે જ ગોપી ગીત છે એટલે ગોપી ગીત બધા પ્રિય છે પછી જેમ જેમ એ રાસ આગળ વધે છે ને પછી જે એ રસનું વર્ણન છે હ ગીતા પ્રેશ ગોરખવાળા વર્ષો સુધી ભાગવત છાપું નહોતું આને લીધે તમે શું માનો છો એક આ કેમ છપાય આને વાંચીન શું થાય એમ અટકી પડ્યું છેવટે આ જયદેવ જયદેવ ગોયનકા અને હનુમ પ્રસાદજી ભાઈજી એ બેઠા ને એમાં હવે નીકળ્યું કે આ ભાગવત છાપવાનું શું કરવું હવે આ બહુ કઉ ને કઈ રીતે તમને સમજાવવું કે એનો ઉઘાડ કરવો એ મારી મુંઝવણ છે એટલે પછી કે ભાઈ ભાગવત આપણે છાપતા નથી અને અહીંયા જ અટકી જઈએ છીએ આ જે આર્ય સમાજી લોકો છે ને એને તો ભગવાનના અવતારોમાં વિરોધ છે અને એમાં આ બધું હોય ભાગવતમાં અને શ્રી કૃષ્ણની આખી લીલા એટલે એ તો હદ એમાં હોય એટલે એમ જ કે આ શું છે એમ લીલા છે શું કઈ પાઠ કરવા જેવું છે પણ તમે જોયું રાસ પંચાય અધ્યાય નો પાઠ જો કોઈ કરે તો કામ બળી જાય વાંચી ન શકો અમુક અમુક ગોવિંદ તમે વાંચી ના શકો પણ એ જ ગીત ગોવિંદ નું વૃંદાવનમાં ધર્મદેવ ભક્તિમાતા ઋષિમુનિયો ભગવાનના કષ્ટ આગળ જયારે અનુષ્ઠાન કર્યું એ રાસ પંચાય અને ગીત ગોવિંદ સામૂહિક રીતે રાસ પંચાયત ભક્તિમાતા પાઠ કરે અને ગીત ગોવિંદ બધા ભેળા થઈને પાઠ કરે ગીત ગોવિંદ એટલે હેજામાં ઉતરે એવી વાત નથી આ એટલે મૂળ પેલી વાત કરી થોડુંક કહી દઉં વર્ષો સુધી છપાય ભાગવત પછી બહુ બધા ચર્ચાઓ થઈ કે આનું શું કરવાનું નામ કરવાનું ત્યારે પછી હનુમાન પ્રસાદજી ભાઈજી અને જયદેવ ગોયંકા જય દયાલ ગોયકા એમણે કહ્યું કે જો એક વસ્તુ મગજમાં આવે છે એક બે વસ્તુ એક કે જો આ સારું ન હોય અયોગ્ય હોય તો વ્યાસજી લખે નહીં અને બીજું કદાચ વ્યાજે લખ્યું હોય તો શુભ જેવા જોગી ગાય નહીં શુખ જેવા જોગી ગાય એટલે અને ગાય કદાચ તો મરણાસન હોય એવો પરીક્ષિત એની આગળ તો ગાય જ નહીં માટે આ વસ્તુ પરિશુદ્ધ છે માટે છાપ પણ પછી એની બહુ નજર કરતા એ વસ્તુ જે જણાય આવી અને એ બહુ ઉત્તમ એ અને એ ખરેખર યાદ રાખવા જેવી ક્યાંય પણ જ્યારે આવી આપણે પણ મહારાજ કીધું છે ભાઈ રસિક કીર્તન રહેવા દો વચરામૃતમાં વાત આવે છે ત્યારે મહારાજ કે એ રસિક કીર્તનો તમે ગાઈશું જ સર્વના ગુરુ એવા પરમહંસ સુખદેવજી મહારાજ એમણે પણ એનું ગાન કર્યું છે તમે તો ગાન કરશો અને કંઈ કપડાં ન પહેરે કંઈ નિર્ગુણ નથી થઈ જવાતું શ્રીજી મહારાજ પણ રસિકની વાત હા એમાં જે લાલબત્તી ધરવાની છે મહારાજ ધરે છે કે એમાં પડવ પતન ઘણાનું થાય પણ આટલો બધો આ શૃંગાર રસ ઉપર ભાર કેમ છે અને આ શું કામે છે એક સમજવા જેવું છું આની ચર્ચા બહુ ઓછે થાય એક જ્યાં જ્યાં આ શ્રૃંગાર રસની હોય ને વાત ત્યાં હકીકતમાં આપણું અંતર જોવાનું છે હવે સીધી વાત તમને કરું કાંટો વાગ્યો હોય એને કાંઈ ન હોય તો એને કાઢવા માટે બીજો કાંટો લઈએ ને આપણે જીવના હૃદયમાં જે સંસારનો શૃંગાર રસ પીડ્યો છે કામ રસ પીડ્યો છે એ કાંટો કાઢવા માટે બ્રહદ શ્રૃંગાર રસ ભગવાને નિરૂપિત કર્યો છે કે એ રસને તમે જો જોઈ શકો માણી શકો તો તમારો ઓલો કાંટો નીકળી જાય એ કેવી રીતે ગયો છે કે નથી ગયો એનું મીટર પણ આ છે તમે સાંભળો હું તમને અત્યારે કંઈ વાત કરું ભાવ દેખાય છે તો તમે હજી નાપાસ છો તમે હજી ત્રણ ભાવ થી પર નથી થયા હજી તમને સ્ત્રી પુરુષના ભાવ નજરમાં છે સ્ત્રી પુરુષ ભેદ હજી તમને નજરમાં છે એ સુખદેવ પાર જે સ્થિતિમાં રહીને ગાન કરતા હોય એ આપ આ શું કહેવાય થર્મોમીટર બેરા મીટર છે આ કે તમે કેટલા શુદ્ધ થયા છો એ જોવા માટેનું આ મીટર છે કાંઈ પણ વાત આવે તો તમને એમાં સંસાર દેખાય છે તો હા કૃષ્ણ ગોપીની સાથે આમ વિહાર કર્યો આમ વિહાર કર્યો તો તમને એમ થાય કે આ તો સંસારનો ભાવ તરત દેખાયો ને તો નિષ્ફળ તો હજી પરીક્ષામાં પાસ નથી ત્યાં આ એક્ઝામ આપવા માટેનું છે ને આ પરીક્ષામાં આ પ્રશ્નપત્ર છે જીવમાંના હૃદયમાં પડેલો સંસાર કાઢવા માટે આ બ્રહદ કાંટો છે એના કરતાય પછી હું તમને આગળ ઉપર વાત આ તો છે જ પણ એક બીજી બહુ મીઠી વાત છે એ હું તમને આગળ ઉપર કહીશ કે શ્રૃંગારસ બધા રસોમાં શ્રેષ્ઠ કેમ છે તો સંયોગ ને વિયોગ પ્રિય પાત્રની સાથે સંયોગ થાય ગોપીઓને કૃષ્ણનો સંયોગ થાય મળે એમાં એક પ્રેમ છે તો એ સંયોગી શ્રૃંગાર રસ છે હવે ગોપીઓ કૃષ્ણનો વિયોગ થાય વિયોગ એટલે જુદા થઈ જાય કૃષ્ણ મથુરા જતા રહી ગોપીઓ એ વિયોગ છે એને સાહિત્ય વિપ્રલંબ શ્રૃંગાર રસ કહેવાય છે વિરાહ વેદના એ શ્રૃંગાર રસ જ છે પણ એમાં વિરહની પીડા છે અને એ અદભુત છે એવી પીડા એક મુદ્દો શૃંગાર રસમાં ડૂબ્યા વગર આવી પીડા ના થાય કૃષ્ણ રાધિકા સાથે હેરા છે ભેમા છે રૈમા છે વિહાર કિરો છે વિલાસ કર્યો છે હવે એ કૃષ્ણ એમની સાથે રહેતા તા અને છોડીને જતા રેરહી નિર્માણ થતી નથી એને સમજવા માટે માણવા માટે આપણે તમે ધરમપુરના કુશળ કુર બાયને સમજી શકો ભાગવત વંચાતું હોય મુખ તો ખરા શુદ્ધ સાધુઓને સેવે બધું કરે ભાગવત વંચાય પણ સતત એમ રહે રુક્ષ્મિણીજીની કથા આવે ત્યારે રુક્ષ્મિણીજી ભગવાન શ્રી કૃષ્ણ હાથ જાલે છે અને એ કથા વાંચતા કુશળકુરબાઈ એમ કહે જ્યારે ભગવાન મારી આવી રીતે પ્રત્યક્ષ પણ હાથ ચાલે ત્યારે મારું કલ્યાણ થાય અને એમાં પરમ ચૈત્યાનાનંદ સ્વામી મેળ્યા એમને એમનો જોગ થયો સાધુઓનો ધર્મ મર્યાદા જોઈ રાજરબારમાં મર્યાદા પ્રમાણે રાખ્યા મહારાજની વાતો સાંભળી પ્રગટપણે નિશ્ચય થઈ ગયો હવે એ અહીંયા આવી અને મારો વિરાસ સંતાપ મિટાવે મને મુક્તાનંદ સ્વામી આવ્યા છે અને રાજમાતાનો સંદેશો લઈને સ્વામી પાછાએ મહારાજને કહ્યું મહારાજ રાજમાતા કુશલકુરભાઈનો પ્રેમ ઘણો છે આગ્રહ છે સાથે બધા એમના મોકલેલા દૂત આવ્યા છે આ પત્ર પણ મોકલો છે ને આપણે આમંત્રણ છે મહારાજે તૈયારી કરી ચાલો આપણે જઈ વડતાલથી જ નીકળ્યા પંદર દિવસે ધરમપુર પહોંચ્યાસ ભવ્ય સવારી સ્વાગત રાજ રજવાડું છું પાંચ છોર એમના ગામડાઓ છે મોટું સ્ટેટ છે એ ધરમપુર તો તમે જાણો ને સુરત વલસાડની આગળ વાંસદા પાછે જે ધરમપુર તે શ્રીજી મહારાજની એ રીતે પૂજા પણ ધરમપુરના કુશળકુંરભાઈ એને જે રીતે મહારાજનું શ્રવણ કર્યું અને આ જ એના રાજદરબારમાં એ સ્વયં આવ્યા છે તમે આમાં કલ્પનાથી જ વધારે પ્રવેશ કરી શકો અને પહેલી વાર મહારાજને નિરખે છે એનું વચનામૃતમાં મહારાજે નામ લખ્યું કે જેમ કુશળ કુંવરભાઈ ધરમપુરના હતા એ અમારી મૂર્તિને નિરખતા અંતરમાં ઉતારતા હતા પ્યાસો માણસ જેમ પાણી પીવે એમ મહારાજને દીરખે એને કેવા લાગ્યા છે એમ કેમ એને દર્શન કર્યું છે અનેક રીતે સેવા પૂજા સંતોને રાખ્યા છેવટે મહારાજને કીધું મહારાજ વસંત પંચમી ઉત્સવ અહીંયા કરો પોષવદી એકમે મહારાજ પહોંચ્યા છે ત્યાં અને મહા સુધી પંચમી વસંત પંચમી નો ઉત્સવ રંગેરી પાંચસો પરમસો જીવ લાડુબાને પણ બોલાવ્યા છે દાદા ખાચરને ત્યાં રાખ્યા છે એમની વિરહ કથા આખી અલગ છે કુશળકોરબાઈ ને રોજ થયા કરે બસ હવે એક જે મીઠો પ્રસંગ લેવો છે ને બહુ વિસ્તારમાં ગયા વખતે કારણ કે એમનો જે ભાવ છે ને ગોપી ભાવ છે એક તો એમના પતિનું ઘણા વર્ષ હતું વીસ વર્ષની અવસ્થા અવસાન થઈ ગયું હતું વિજયદેવના કુંવર એ નાના હતા એટલે રાજ વહીવટ મહારાણી પોતે કરે શ્રીજી મહારાજ જયારે આવ્યા છે ત્યારે કુંવર તો જુવાન થઈ ગયા છે પરણી પણ ગયા છે એનો પુત્ર પણ કહે છે મનમાં થયા કરે હું મહારાજને સાવ નજીક બેસીને ક્યારે નીરખું એક બીજું કે હું મહારાજને મારે હાથે ક્યારે જમાડું આ ભાવ થયા હવે અહીંયા મર્યાદાઓ હોય પણ દિવસે તો મહારાજનું દર્શન કર્યા કરે હવે એનો જે ગોપીભાવ છે ને એમાં આપણે પ્રવેશ કરવાનો છે રાત થાય દર્શન થાય નહીં મહારાજના ઓરડા બંધ થઈ જાય મૂળજી બ્રહ્મચારી વગેરે હોય આગળ રાજના ચોકીદારો હોય મહારાજના પાર્ષદો હોય રાજ વ્યવસ્થાઓની રીતની રીત રસમ હોય એના ઓરડામાં કુશળ હોય પણ અંદર તડપતા હોય કે રાત કેમ પસાર થાય ક્યારેય મુખ જોવું ક્યારે એમનું દર્શન પામું ક્યારે મને એ દેખાય અને અંદરથી એમ થયા કરે કે હું ક્યારે એને જમાડું ક્યારે એની પાસે બેસીને ભોજન કરાવું એક દિવસ મહારાજ પોજુ સુતા શિયાળાનો સમય છે મહારાજ બેઠા થયા છે બ્રહ્મચારી બ્રહ્મચારી જાગી ગયા મુકુદ બ્રહ્મચારી હા મહારાજ મને ભૂખ બહુ લાગે છે જોયું આ અંતર્યામીની વાત છે કુશોળભાઈ રંગ જંખના ક્રિયા ભાવ પૂરા કરવા માટે તો શ્રીજી મહારાજે વચરામૃતમાં કહ્યું ને કે અમારી દરેક ક્રિયા છે એ સત્સંગીઓના સુખને અર્થે છે અમારા સુખને અર્થે જો એક પણ ક્રિયા કરતા હોય તમને 500 પરમ હંસોના સમજ બ્રહ્મચારી અમને ભૂખ લાગી છે અરે મહારાજ અત્યારે અડધી રાતે હું હવે અહીં કઈ ભેળું હોય તો હું તમને આપું કંઈ આપણે રાખતા નથી રાખવાની જરૂર જણાતી નથી અહીં કઈ દાદાનો દરબાર છે તે હું તમને લે આવીને કંઈ દઉં બ્રહ્મચારી રેવાતું નથી હો તું ગમે ત્યાંથી કંઈક લાવ પણ મારા તમે રસ્તો બતાવો તો કે રાજમાતા પાસે જાઓ પાર્ષદોને લઈને સાથે જાઓ એની પાસે તો હોય જ અમારે જમવું છે બ્રહ્મચારી બહાર નીકળ્યા પાર્ષદો કીધું કેમ છે તો કે બાપાને ભૂખ લાગી છે તો કે અડધી રાતે તો કા ગમે ત્યારે લાગે આવું ઘણી કરે છે પણ મેં જોયું છે બાર ગયા હોય ક્યા ત્યારે નથી કરતા રાજમા જાણ કરી એમને દાસીઓને વાત કરી એની રીત પ્રમાણે દાસીઓ બારણા કકડાયો રાજમાતા બારણું ખોલાયું તો સમાચાર આપ્યા એક બ્રહ્મચારી આવ્યા છે અત્યારે હા કુશોળ કૌરભાઈ તો જાગતા જાગતો હોય ક્યારે જાગતો હોય કે જયારે ભક્ત જાગતો હોય છે કે મહારાજ ભૂખ લાગી છે જમવાનું જોવે છે કુશોળકવરબાઈ બહુ સરસ તમે થોડી બેસો હમણાં હું ગરમ ગરમ રોટલાનું બધું બનાવી દઉં છું એમના દીકરા ની અને તરત એની રીતે બાજરાના રોટલા લાડુબાન બધાથી તકી જાણી લીધું હોય બધું ભાવ હોય ને બધું જાણે કે એમને શું ભાવે છે આ ભાવે છે તે ભાવે છે એટલે બાજરાના રોટલા સરસ મજાનું માખણ દહીં અથાણું પાપડ આટલું તૈયાર તરત કરી વાસનોમાં થાળમાં અલગ થાળ લઈ તૈયાર કરીને ચાલે બ્રહ્મચારીને કીધું કે હું જાઉં છું લઈ હલો બ્રહ્મચારી આગળ આવ્યા મારા તો તૈયાર થઈને બેઠા જતા જેવો આવ્યા એટલે તરત જ કે મહારાજ આ થાળ આવી ગયો છે મહારાજ તરત પાથરી દીધું નીચે બેઠા બાજુ પર થાળ મૂક્યું બ્રહ્મચારી જેવું પીરસભાઈ ની તૈયારી કરી અને કુશળકુરબાઈ ને થઈ ગયો મોકો છે જો બ્રહ્મચારી આગા વ્યા જાય તો હું આમને જમાડું એમના માટે થતું જ એટલે મહારાજે કીધું બ્રહ્મચારી તમે જરાક આમ બેસો અને રાજમાતાને પીરસવા દે કેવો પ્રસંગ છે તમે જુઓ હે અને રાજમાતાએ રોટલો આપ્યો મહારાજને તાસડીમાં દહીં આપ્યું પાપડ મૂક્યો મરચાં નો અથાણું મૂક્યું મહારાજ રોટલો અર્થ લઈ અને તાસડીમાં ચોળીને ભૂકો કર્યો એક ટુકડા રાજમાતા સમજી ગયા કે આને આખો રોટલો ચોળવો છે આમ જ ચોળશે એટલે તરત જ રાજમાતા રોટલો લઈ અને હાથમાં રહીને રોટલો ચોળવા મળ્યા મહારાજમાં એને હસવા બ્રહ્મચારીની સામે જોઈને અને આખો રોટલો લઈ સરસ મજાનો ઝીણો ગોળ તાંસળીમાં ભેળો કરી મહારાજની પાસે તાંસળીમાં દહીં હતું એ માટલીમાંથી લઈ એમાં દહીં મૂક્યું મહારાજાને ચમચી આપી અને મહારાજાને દહીં અને રોટલો ભેળો કરતા જાય અને જમતા જાય છે એક પ્રસંગ એમાં બન્યો છે પણ મારે કેવો નથી પણ બસ એટલે એ માંડા જમવા કુશળકોર જમાડે છે જોવે છે દર્શન કરે છે નજીકથી આવો લાભ એના પ્રેમને ખાતર મારા જ પ્રેમથી જળું કરાય રાત્રે હાથ લૂછવાનું જલ્દી હાથમાં ત્યાંથી લાવવાનું ભૂલાઈ ગયું અહીંયા હોય ન હોય એટલે ચડું કરાવ્યા પછી હાથ લૂછવાના તેમના દીકરાની વહુ હતા ને એમણે તરત એમની સાડી હતી ને સાડીનો છેડો આમ લાંબો કહ્યો જો મહારાજ અહીં હાથ લૂંચી નાખો મહારાજ કે હા હા તો કિંમતી વસ તમારાથી કયું વધારે કિંમતી છે મહારાજ લૂછો અને મહારાજ હાથ લૂછા એ જેમ આમ છેડો પકડ્યો એટલે દીકરાની વહુએ કીધું મહારાજ જોઈજો હો મહારાજ કે શું સ્થિર થઈ ગયા મારા તમે છેડો પકડ્યો છે હવે મૂકી દેતા નહીં અને શ્રીજી મહારાજ બોલ્યા છે એ પણ એના ત્યાં અદભુત પકડી રાખવા જેવું આપણે મહારાજ કે સાંભળો બેટા કોઈને ભૂત વળગ્યું હોય ને એ નથી મૂકતું તો હું સાનો મૂકીશ આવી સરસ મજાની મીઠી વાત થઈ આ શિરા પાશલભાઈ કુણભાઈ ના આંખમાં બોરબોર જેવડે આંસુ પડી ગયા મારો ભાવ પૂરો થયો છે સમજો ને હું તમને એક શબ્દમાં જ કહું પતિવ્રતા નારી પોતાના પતિને જમાડતી હોય એવા ભાવથી આજે અને એને પતિ નહોતા હૈયા આજે જે કાંઈ ગણો એનો ભાવ અહીંયા હોય અને જ્યારે એને જમાડતા હોય અને એને જે આંખમાં આંસુ વહેતા હોય મનનો મનોરથ પૂરો થયો અત્યંત આનંદ પોતે પાછા ફેર્યા ત્યાર પછી વસંત પંચમયનો ઉત્સવ થયો પણ એક એક લીલાને મહારાજની એક એક હાવભાવને એ દિલમાં કંડારે છે બહુ પીધા છે કુશળ કુંવરભાઈ જે મહારાજની મૂર્તિની જે પીધી છે અદ્ભુત છેલ્લે વિદાયનો દિવસ આવ્યો છે હવે આના ઉપરથી તમે કલ્પના કરી શકો છો કે એને કેટલું કઠણ પીડ્યું છે બાવીસ બાવીસ દિવસ જેના રાજદરબારમાં રહ્યા હોય આટલું સુખ આપ્યું આટલું સાથે રહ્યા હોય અને વસંત પંચમીનો ઉત્સવ પૂરો થયો બપોર પછીના સૂરજ નહીમાં મહારાજને જમવાનું જ્યારે ચાલું છે અને જમવાનું પૂરું થયું મહારાજે કેવડાયું એ કુશલકુરબાઈ રાજમાતા ઉત્સવ વસંત પંચમીનું વચન હતું પૂરો થયો છે હવે મેં કાલે વિદાય લઈશું એટલું સાંભળ્યું દ્રાસકો પડી ગયો આ જશે કાયમ રહે તો શું વાંધો છે એટલે કુશળ કુંવરભાઈ કીધું કે મહારાજ રાજદરબારમાં પધારો અમારે પૂજા કરવી છે અને ભવ્ય રીતે એમને રાજ રીત રસમથી કુંવરને સાથે રાખીને પૂજા કરાય છેલ્લે કહ્યું કે મહારાજ આખું રાજ્ય હું તમને અર્પણ કરું છું પ્રેમીઓ હોય ને એમાં એક સંદેહ પણ હોય છે આ જીવગા લાડુબા હોય એ વડતાલ જવાનું હતું મહારાજને તો દેશ પ્રદેશમાં ફરતા હોય પણ જો તમે અભ્યાસ કરશો તો વાક્ય આવશે ક્યાંક દેખાશે તમને સતત મન મારીએ ઓહો ક્યાંક કોઈક એવો પ્રેમી મળી જાય અને મહારાજ ત્યાં રોકાઈ જાય તો આપણું શું એને તો કોઈ સ્થાન સાથે કે કઈ લેવા દેવા નથી અને પ્રેમી મળી જાય તો કે હવે અમે એ રહીશું કોણ એને રોકી શકે એના કોઈ દસ્તાવેજ લખી તો હોતા નથી મનમાં સતત એમ થાય ક્યાં રોકાઈ જાય એને આમણે જોખ્યું હતું પાંચ છ ગામ મહારાજ કે કિશોર કૌરભાઈ રાજ કરવા થોડા છે આજે સંસારના રાજમાં ફસાવ્યા હોય ને ફસાયેલો હોય રાજ મુકાવવા આવ્યા છે વિદાય નો પ્રસંગ હાથી ની સવારી ઉપર મહારાજ ચડવા જાય છે હવે કુશળકો હવે હવે જ ખરી આવે છે કસોટી હાથી ઝૂકેલો છે મહારાજ અંબાડી ઉપર બેસે છે કુંવર વિજય દેવ પાછળના વાજાઓ સાથે સવારી ધીમે ધીમે દરબારગઢમાંથી આમ નીકળે છે પાછળ પાછળ પાછળ આ બહેનો આ બધા દર્શન કરતા હોય ધીમે ધીમે મહારાજ પીઠ દેખાય છે સવારી આગળ ચાલે છે ગામનો ગોંદરો જેવો આમ વળોટાય છે અને એવી નોંધ મળે છે કે શ્રીજી મહારાજ જેવા ગોંદરેથી આગળ વધ્યા અને કુશળકુંરબાઈ હાય કરીને ધરતી ઉપર પડી ગયા મૂર્છિત થઈ સાચવીને રાજદરબારમાં લઈ આવ્યા હજી દર્શન કરવા જેવી સવારી હતી પણ કુશળકુંરબાઈ એ ન કરી શક્યા બેભાન થઈ ગયા શ્રીજી મહારાજ તો ચાલે ગયા પછી એક ગાઉ પછી હાથી ઉપરથી નીચે ઉતરી ઘોડેશવાર થયા હાથી પલટણ બધું રાજમાં પાછું ફરી ગયું અને મહારાજ ત્યાંથી પોતાના જ કાફલા સાથે ગઢપુતર ભરવાના થઈ થોડો સમય વીત્યો ત્યાર પછી કુશળકુંબરભાઈ ભાનમાં આવ્યા પણ ખલાસભાઈ બસ હવે આ વિરહી દશા આવી જે વ્રજાંગનાની ગોપીઓની આવે ગોપીઓ કેમ વૃંદાવનમાં માં બધે ભટકે છે કૃષ્ણની યાદમાં એ યમુના તીરે જતા હોય અહીંયા કૃષ્ણ ઉભા રહેતા કૃષ્ણ મારો હાથ જયેલો હતો નહીં અહીં કૃષ્ણ મારો સાડીનો છેડો પકડ્યો હતો નહીં નહીં નહીં અહીંયા કૃષ્ણે છે ને કદમ ઉપર ચડીને મારી મટકુને કાંકરો માર્યો હતો અહીંયા અહીંયા છે ને આ કદમની પાછળ કૃષ્ણ સંતાઈ ગયા હતા અને એ પછી ગોપીઓ બધાય વિરહના સ્થાન અહીંયા રાસમાં આ ડાળી પકડીને કૃષ્ણ ઝૂલાતા એ જે સ્થાન એક એક નીરખે અને વિરહની આસુ જાય સમજો ને કોઈનો એકનો એક વાલો દીકરો એનું અવસાન થાય અને પછી એની ચીજ વસ્તુને જોઈ જોઈને જેમ રડે કુશળકુરભાઈ રાજમાં બધે ફરે છે અહીંયા મારા જમતા હતા અહીંયા પહોળતા હતા એ પલંગના પાયા ઉપર માથું મૂકીને રડે એ પથારીમાં હાથ ફેરવે જે રંગે હોય એ માટીમાં એ પોતે આળો પણ અન હરામ થઈ ગમે એટલી વિનવણી કરે મને નથી જમવું એવું નથી પણ મારા ગળા હેઠું ઉતરતું જ નથી સતત ઝંખ્યા કરે બાળા થઈને ફરે હવે એક મુદ્દો તમે જુઓ યુવાનને આ બહુ ભાવથી અને સાંભળવા જેવું છે અને કરુણ પણ એટલું છે હું છે ને બને ત્યાં સુધી હસ્તુ મુખ રાખીને જ કહીશ આ વર્ણન જ નથી થાય એવું એટલે હું પ્રયાસ કરીશ અટકી જાય તો જય સ્વામિનારાયણ આ અત્યંત કરુણ પ્રસંગો છે એટલે હું ઈચ્છું કે તમે બહુ ગંભીર ના થઈ જતા નહીં આ પ્રસંગ પૂરો જ ના થાય હવે યુવાન અને યુવતી એમના લગ્ન થયા હોય થોડા દિવસો સાથે રહ્યા હોય અને પછી પેલા યુવાનના પરિવારજનો એને આવી રીતના લગ્ન મંજૂર ન હોય અને યુવાનને અપહરણ કરીને જતા રે બળજબરીથી લઈ જાય પછી જે પેલી યુવતી હોય એની દશા શું થાય જીવેલા પુરુષ હોય ક્યારે આવશે હું એને ક્યારે મળીશ એ જે જંખના उपरात ये शू चिंतन करे तब समझी सको एना पति नूप सौंदर्य शरीर विभाव आँखों के ओहोहो एनु बोलू केव हसे तरह केव हसता था ये मार हाथ पकड़ी ने फरता तरह के फरता था આ બધું ચિંતવન કરે ને આ બેઝિક પાયો છે વંધુ સહજાનંદ એનો હંધુ સહજાનંદ જે પદ છે એનો બેઝિક પાયો એ છે એ પાયા તમે બંધુને વિચારો એ ભાવથી તમે એને ગાન કરવા જુઓ કુશળકુર ભાઈ હવે મહારાજની જે છબી છે મૂર્તિ છે એને યાદ કરે છે કે વાલા તારો જળ કે સુંદર ભાર કે તિલક રૂડા કરાર એ વાલા તારા વામ કરણ માનડા વાલા તારે ભ્રકુટીને એ બાણે શ્યામ કાળજ મારા કોયાર ભટકે છે હો રાજદરબાર મા કુશળ કુરબાઈ થઈને અને યાદ કરે છે સાવરી મુહૂર્તને કે વાલા તારા વામ કરેલો એ ભાવ માંથી જયારે પ્રેમાનંદ સ્વામી ગાતા હોય હમ આ બંધુ મજા જ વાલા તારે ભ્રકુટી ને બાણી શ્યામ કે ચિત્ત મારા ચોરી યારે એ વાલમ વશ કીધી વ્રજરાજ કે વાલમ તારા मारे। एक विरही वहा पति स्मरे छे ये जोई ने फाटी वाला मने वशके राज बाई के, के वालं तारा क्या गया तमे ए मन मरु એ મન મારું તલ ખેડી છે શામ ટીબકડી ક્યાંય દેખાતી દૂર દૂર તમે ક્યાં વાલા તારી નાસિકા ન મણીનાથ અધર બીમ લાલ છે છે દાંત યાદ આવે છે કેવા દાંત દાડમ ની કળી જેવા હું ક્યારે જોઈશ વાલા તારા દાંત દાડમ ના બીજ ચતુરાઈ ચાવતા પ્રાણ હરો છો મીઠું મીઠું એ તમે જે હસતા હતા જે રમૂજ કરતા હતા મહારાજ એ મને સાંભળે છે મને કઈ ગમતું જ નથી મન મારું પ્રેમ સખી નાના કે તમ કેળે ભમે રસીયા જોયે રૂપાળી કોરો હવે મારું ચિત હાથમાં રહેતું આ પદ આખા ભાવથી ગવાય અને મનન થાય તો તમે જોઈ શકો હવે આ શું થાય હું તો આ બધું દબાવીને બોલું છું શું એને ગિર માં એમને સ્મર્યા એ નાસિકા એ તિલ એક દાડમ કળી જેવા દાંત આજે હું ક્યાં જોઉં મને ક્યાંય દેખાતા નથી દૂર દૂર જોયા કરે એક દિવસ બે દિવસ ચૌદ ચૌદ દિવસ અંજળ વગર વયા શરીર અશક્ત થઈ ગયું પંદરમો દિવસ છે ભાઈ સૂરજ ઉગ્યો આંગણાની બહાર આવ્યા પણ જંખે છે કે ક્યાંયથી હજી આવશે સજાનંદ મહારાજ પ્રભુ મારો આ બાજુથી આવશે નિરંતર પશ્ચિમ દિશા તરફ આ માથ નો અને જોયા કરે આજે તો એમને એમના દીકરાએ દીકરાની વહુએ ટેકો આપ્યો છે આંખમાં આંસુ છે અને વિલાપ વિરોહ બેસાણા છે કે બેસો ઢોલીએ समझे छे आश्वासन कई काम तो थी ने तो कही अरे जे जान जेना मनमा वसे मन मसे जुदू नरसिंह मेहता કુશળકોર વાય એના છેલ્લા દિવસના ભાવ શું છે આંખ પ્યાસી છે કેટલા દિવસો થઈ ગયા આ તરસી છે મહારાજ અખિયા બહોત દિન કે પ્યા શ્રી ઘનશ્યામતિહાર કારણ નિષદિન રહત ઉદાસી અખિયા બહોત દિન કે પ્યા બહત દિન ચિતવત પથ ઓ રસ્તાઓ છે જે રસ્તેથી શ્રીજી મહારાજ ગયા છે એ રસ્તા ઉપર મીટ માંડ્યા કરે છે ચિતવતપંથ पलक नहीं सूखत, आसो सुखाता पंथ पलक नहीं सूखत, खटकत नही सुखत खटक होना खटको बोले छे महाराज થ પલક નહી સુખત ખટકત હો અવિનાશી અખિયા બહુત દિન નુ કી પ્યાર પ્રીત લગાઇ કિ મોહ પર વશ प्रीत लगाई मोह कब मिली हो की क्या कटल थे, कब मिली हो अविनाशी अखिया बहुत दिनन की कि बिनु देखे जारत बिनु देखे बीरहातन जा रत पाला पाला जुगा अखियां બહોત અધિનંદ અને કેવાય છે બસ આમ જોતા જોતા આમ ચિંતન થતા જ એકદમ પ્રકાશ થયો આજે પંદરમો દિવસ છો અવકાશમાં સહજ આનંદ રાજમાતા એમના કુંવર સાથે છે શળકુર ભાઈ એકદમ બેઠા થઈ ગયા અશક્ત શરીરે ઓહો આવી ગયા જોયા મહારાજ કેટલા આસન તો હા બ્રહ્મચારી ઓગા ત્યાર કુંવરને પુત્ર બધાને દર્શન થયા લેવ બધા હા સન્માન કરો આસન આપો બિછાના આપો સન્માન કરી ટલિયા ઢાળો રંગ પાઠ ઢાળો શું બરાબર બેઠા છો ઉભા થઈ જાઓ મહારાજ સામે જોઈને કે મહારાજ કેટલો આવડો બધો શ્રીજી મહારાજ કે તમારો વિયોગ ટાળવા જ આવ્યા છે ઓહો મહારાજ બહુ કરુણા કરી વિયોગ ટાળવો છે ને હા મહારાજ અમે તમને તેડવા જ આવ્યા છે ચાલો મારા ધામમાં અને જય સ્વામી નારાયણ કં કુશલકુર પ્યાસે અખિયા બહુત દિન કેવાલા તારે ભ્રાકુટી બાણે શ્યામ કાળા જ મારા કો સહજાનંદ સ્વામી મહારાજની